સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ગમે તેઓ પાણીનો તર્યો હોય તેને પણ ભમરી બુડાડી દે તે નિષ્ણાય નહીં ને વળી બીજું દ્રષ્ટાંત જે તીરે કરીને લવિંગ વિધે તેઓ આંટુકદાર હોય ને તે તીરને પણ વાયુ ફગાવી દે છે તેમ ગમે તેઓ સાંખવાળો હોય કે યોગવાળો હોય તેને પણ સ્ત્રી રૂપ પાણીની ભમરી તે તો બુડાડી દે છે તે નિષ્ણાય નહીં તેમજ ગમે તેઓ વાળો હોય તેની વૃત્તિને પણ દેશકારાદિક આઠ છે તે ડગાવી નાખે છે પણ અંતર્દૃષ્ટિ થાવા દે નહીં તે ઉપર શ્લોક બોલ્યા જે સંગમ નકુરિયાદ પ્રમદાસુજાતું યોગશ્ય પારમ પરમારુરૃક્ષું મત્સવયા પ્રતિલબ્ધાત્મલાભો વધંતીયા નિરદ્વારમશ્ય એવા એવા ઘણા શ્લોક બોલીને કહ્યું કે કેની બુદ્ધિ ભેદાતી નથી તો કામાદિભીરનાએ સાત્વતા ક્ષીણવાસના તેષામ તો બુદ્ધિભેદાય ક્વા કાલો ન શકનું તે એ શ્લોક બોલીને કહ્યું જેણે સાત્વિક સેવ્યા હોય ને કામાદિક દોષે રહિત થયા હોય ને વાસના કુંઠિત થઈ ગઈ હોય તેની બુદ્ધિ ભેદાતી નથી ને બીજાની તો ભેદાઈ જાય છે તેમાં સંશય નથી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે હમણાં મુમુક્ષુએ દેહ ધર્યા છે તે મહારાજને આવવું પડે તે સારું આવરદા વિના મહારાજે મુને રાખ્યો છે તે અમારે પણ મહારાજનું સુખ એ મુમુક્ષુને દેવું પડે છે ને આવરદા તો અઠ્ઠાવન વર્ષથી વધુ નથી એમ જન્મોત્રીમાં લખ્યું હતું ને તે વિના દેહ રહ્યું છે તે તો આ સૌરઠ દેશના હરિજન ઉપર મહારાજને બહુ હેત તેને પોતાનું સુખ દેવા સારું મહારાજે મુને રાખ્યો છે તે શા તો પોતાનું સુખ દેવાણું નહીં તેને પોતાનું સુખ દેવા સારું પોતાનું સર્વસ્વ તે સાધુ સત્સંગીને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યું છે તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે ઐસે મેરે જન એકાંતિક તે ય સમરન્દ કોઈ મુક્તાનંદ કહત્યું મોહન મેરો યર્વસ્વ સોઈ એવા સાધુ મળ્યા છે ત્યારે શી વાતની કમી રહી તેઓ પર સવૈયો બોલ્યા જે સાચે સંત મિલે કમિકાહુ રહી સાચી શીખવે રામ કી રિતકુજી પરાપાર સોય પરભ્રમ હૈ તામે ઠેરાવે જીવ કે ચિત્તકુજી દ્રઢ આસન સાધ ધ્યાન ધરે કરે જ્ઞાન હરિગુણ ગીતકુજી બ્રહ્માનંદ કહે દાતા રામહુ કે પ્રભુ સાથ બઢાવટ પ્રિત ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે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 તે મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું છે જે એસે મેરે જન એકાંતિક તેય સમય મુક્તાનંદ કહત્યું મોહન મેરોઈ સર્વસ્વ સોઈ એવા સાધુ મળ્યા છે ત્યારે શી વાતની કમી રહી તેઓ પર સવૈયો બોલ્યા જે સાચે સંત મિલે કમી કાહુ રહી સાચી શીખવે રામ કી રિતકુજી પરાપાર સોય પરભ્રમ હૈ તામે ઠેરાવે જીવ કે ચિત્તકુ દ્રઢ આસન સાધકે કે ધ્યાન ધરે કરે જ્ઞાન હરિગુણ ગીતકુજી બ્રહ્માનંદ કે દાતા રામહુ કે પ્રભુ સાથ બઢાવટ પ્રિત ભગવાન એવા સાધુમાં રહીને પોતાનું દર્શન દે છે વાતું કરે છે મળે છે ને દ્રષ્ટિ માળીને જુએ છે એ રીતે અનેક પ્રકારે સુખ આપે છે એવી રીતે વાતું કરીને સુખ્યા કરી નાખ્યા સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જુઓ ને એક પુરુષ ઉગ્યો તે પચાસ કરોડ યોજનમાં અંધારું ન રહ્યું તે જેમ સૂર્યના કિરણે કરીને રાત્રિનો નાશ થાય છે તેમ સત્પુરુષની દ્રષ્ટિ વડે કરીને તો કોઈ દેશમાં અજ્ઞાન રહે જ નહીં અને તે સત્પુરુષ વિના તો જેમ સોળ કળા શશીઓ ગહી તારા ગણસમુદાય સબગીરી દાહ લગાવીએ રવિબિન રાત ન જાય તેમ આ સાધુ વિના અજ્ઞાન જાય નહીં અને અજ્ઞાન ગયા વિના સુખ પણ થાય નહીં અરે અમારે તો ઘણું જ્ઞાન દઈને ભ્રમરૂપ કરવા છે પણ શું કરીએ કારખાને ગળે જાલ્યા છે તે જ્ઞાન કહેવા નવરા થતા નથી કેમ જેમ જબરા વેર અપરવારે ગયું તે નવરા થાય નહીં ને વેર વાળવા જાય જ નહીં તેમ અમારું જ્ઞાન અપરવારે ગયું પણ હવે સાધુ સત્સંગીને મારી પાસે રાખીને વાતું જ કરવી છે જેણે કરીને ભ્રમરૂપ થઈ જાય એમ કહીને બોલ્યા જે વાતું સાંભળી લેજો પછી આવો જોગ મળો બહુ દુર્લભ છે માટે સમાગમ તો કરી લેજો એમ કહીને કહ્યું જે ચેતન હારા ચેતજો કત હું હાથ બજાય અમે તો તાળી વગાડીને કહીએ છીએ पी वी कहसेजें कहू नहीं स्वामीनारायण अरे स्वामी बात करीजे एक हरिभक्त प्रश्न पूछो जे बीजा अवतारे वर्तमान पढ़ाया नहीं कल्याण तो कर आज वर्तमान पढ़ाई ने कल्याण करें तो हेतु है पीछे स्वामी बोलया जे बीजाएं कल्याण करण शरीर टाढ़ी ने कल्याण कर जो कारण शरीर भावने टाड़ी ने કલ્યાણ કર્યા હોય તો ગોલોકને વૈકુંઠલોકમાં કજ્યાશા સારું થાય માટે ગોલોકમાં રાધિકાજીએ સીધામા સાથે વઢવેળ કરી અને વૈકુંઠ લોકમાં જય વિજયે શનકાધિક સાથે વઢવેળ કરી એમ જાણતા ત્યાં કારણ શરીર નહીં ટળ્યું હોય ને મહારાજ કારણ શરીર ટાળવા સારું સાધુને નિયમ તો અક્ષરધામમાંથી લઈને જ પધાર્યા છે તે માટે સાધુ ભગવાનની ઉપાસના કરાવે છે ને નિયમે કરીને ભગવાનની આજ્ઞા પડાવે છે તેણે કરીને તો કારણ શ્રીનો નાશ થઈ જાય છે તે ઉપર કારિયાણીનું બારમું વર્તનામ્રત વંચાવીને કહ્યું છે આ વર્તનામૃતમાં મહારાજે સિદ્ધાંત કહ્યું છે તે સારું વર્તમાન પડાવીને કલ્યાણ કરે છે એ હેતુ છે